પૂજ્ય શાસ્ત્રી મહારાજ નું પ્રવચન બે હજાર ચાલીસ ના માવધી આટમ ને શુક્રવાર તારીખ ચોવીસ બે ચોર્યાસી સારનપુર નું સોળમું વચનામ્રતમ શરૂ સ્વામી નારાયણ અરે સ્વામી નારાયણ અરે સંવત અઢારસો સિત્યોતેર ના ભાદરવા સુધી ચોથ ને શ્રીજી મહારાજ ગામ થી સારંગપુર મધ્ય જેવા કાચર ના હોરડા ની ઓતરી ઉપર વિરાજમાન હતા एक भगवान, भगवान विषय अत्यंत प्रीति है भगवान दर्शन विना क्षण मत रह प्रथम कहो तो आत्मनिष्ठा वैराग्य भक्ति अतिशय शोभे आत्मनिष्ठा वैराग्य युक्त तो प्रथम कहो भक्त भक्ति कनिष्ठ है प्रश्न पकाश आनंद स्वामी बोल आत्मनिष्ठा वैराग्य तो भगवान अतिशय प्रेमस जे सुख था ये वा ये वा पंच योग थे तय विषय प्रीति थी जैसे पी भगवान प्रीति नही रहे ते श्रेष्ठ के गोपीयो कई भोलियो नी आत्मनिष्ठा वैराग्य युक्त हो, हो, हो समय उलंगी जाए राजनीति सर्वे यादव डाहा भगवान, ते भगवान एवं उद्धव जी गोपीओ समझ गंध थी गया उद्धव जी एम बोलिया गोपीओ पास मैंने ज्ञान कहवा भगवान ते गोपीओ तो, तो, तो, तो ये बुद्धिमानी तो एम तो मुग्धा मध्य प्रवता भेद था मुग्धा नु लक्षण एक तो भगवान उपर अने येम करता जो तो भगवान रीस करेचड़ा चौथड़ा वचन बोले जो जाने हमारा विमुख थी जैसे वचन हो गोपी ने मुग्धा जा जे कोई दिवस भगवान सातन नगवान गमत करे नही भगवान गमत करे, भगवान करे भगवान तो कईकोता गमत करने युक्ति जरूर राखे राजी करने जे रीते भगवान राजी थे राजी रहे बराबर गोपीओ हो क्रोध करेज नहीं मान मच्छर आदि सर्वे विकार न्याग कर रहे प्रवधा जान रीते मुग्धा मधिया प्रोपीओ समझ अतिशय विवेको प्रीति अण समझ कहवाई नहीं तो यथार्थवाग आदि अनंत कल्याण कार्य गुण भगवान महात्मा प्रतापे करवा भक्त तो आम शब्द स्पर्श रूप रसते वैराग्य आत्मनिष्ठा भगवान विना बीजो कोई कोई, कोई जगत ना घाट अम वर्षो होना प्रकार ना ना बीज ंग विषय गाट थे बुद्धि भ्रष्ट थी जैसे परमेश्वर तो अमृति नहीं रहे विषय नु ध्यान वैराग्य विना वैराग्य विना प्रेमी भक्त मा जनाते हो तो अतिशय न्यून आत्मनिष्ठा वैराग्य भगवान मीति साधारण जीव तो शांतपा जो प्रीतिना मूल मूं कोई कुसंगी ओ नहीं थे भक्त श्रेष्ठ है અને એકાંતિક છે ઈવત ના મૃતન એવી રીતે સારંગપુર નું પંદરમુ વત ના મૃતમ થયું વાંચ્યું અઘરું છે ભાઈ હબિત થાય એવું નથી અઘરું છે એમ હોય ફિટ કરવું પડે ને એના માં કેવી રીતે આવી ગયું ભગવાન પણ ભગવાન ના સંબંધે જ આવે એ બહાર નથી આવતી જેટલો સંબંધ નજીક હશે એટલી બધી આવશે એવી વ્યવહારિક માધ્યમ છે દરેક તમારે પૈસા બહુ પ્રીતિ થઈ ગઈ પછી ધંધો શીખવાડવો પડતો નથી કેમ જે દર્શન નિગમ આત્મરહ પ્રકાશન નિગમ બધા જોડાય છે ઓછી બુદ્ધિ વાળો પણ કેવા ધંધા કરવા શીખી જાય પૈસા પૈસા પૈસા ફેફસા હેલતા જો એમાં કોઈ ગોળો ખરો ફરેલા છે તેમ લક્ષ્મી માં પ્રીતિ એમ નારાયણ માં હોવી પણ એવી થતી નથી નારાયણ માં કયું બધું આવી જાય કેમ થાય પણ તમે જ વિચાર કરો ને કે મારે પૈસા જોઈએ છે પણ કેમ મળે એમ કોઈ કોશ ઉપલબ્ધ ભાવે કરીએ પ્રવેશ નથી થતો જોવામાં કોક કોક સાધુ ને ક્યારેક ક્યારેક હું કઈક કહું ને પછી જવાબ દીયે ને થાય કે આ બિચારા ને ખબર નથી એનો બુખેલો જવાબ મંડ દેવા એમાં આવે શું કે હું છું અને આમ કરીએ તો અમારું નો પાથરું પડે એમ જ નથી લાગના કરતા હા ધમકો દેવા જાવ એટલું એટલું કરીયે તો અમને ખોશ કેસા પણ પોતાની ભૂલ ને ઓળખે જ નહી કોઈ દી નો ઓળખે બુદ્ધિ નો तम हो नहीं मन नहीं अनादिकाल जीव प्राणी मात्र ने कर्म न पासना चश्मा चढ़ी गया એ જયારે ઉતરવાના થાય ત્યારે એને પાડે ન પડે અને પોતાની તરફ જ રે કઈ એના ચશ્મા માં ફેર પડે ભાઈ દીવ ના ન પડે અને જ્યાંથી આપડે જીનમાં એક તો પૂર્વ કર્મ ના ચશ્મા લઈ આવ્યા છે પછી અહીંથી નવા મીંડિયા પેરવા પાછા નાના હતા ત્યાંથી ઓપ ના અમારું ખેતર ના અમારી દુકાન બીજા પાછાઓ બોલ્યા તો હતા આવડા ચડી ગયા અને ભગવાન નો સંબંધ તો વેચમાં જયારે વીસ પચીસ વર્ષ પછી થાય ધ્યાન લગી તો અમદાવાદ પ્રેમથી બે હોય એટલા ભગવાન નો ખબર પડે કોઈ દિવસ પછી એને નાખ ઉકળે છે મળે આ પણ એક વાત છે પછી એમાં ગુણ દોષ મંડળે દેખાવા કે આ બરાબર છે આ બરાબર નથી ત્યાર પછી ઉલા ચશ્મા અને માંગો તો હટે ખરા પણ વિચાર કરો તો નહિ તો એમને જડતામાં જડતામાં આયુ મજબૂત થતું જાય પૂર્વ નું મજબૂત થતું જાય તમારાનંદી ના ઉપયોગ નક્કી કરી લીધો ને કે બધા જાણું છું વધારે મને વચનામત આટલા મોઢે છે અને આટલો પાઠકીરા છે કયો વચનામત હું કાઢી દઉં એવું તો કોઈ જાણી થઈ ન હકે એટલે એને નક્કી મારી હાલત કોઈ ઉભું ન રે કોઈ પ્રશ્નો જવાબ તો કરતા હોય એટલે એને એક નક્કી મનાય ગયું એમાં બીજો ભાવ ભૂલીમત માં લીખી હોય પણ એ વાત એ નોલી વાત કીએ ઓલી એને જે નક્કી કરી રાખી હોય કે વચનામત તો બધું રહ્યું હોય તો એ શબ્દ ભક્તને લીખ હોય જાવો હોય ને આપડો દોસ્ત હારવા જોઈએ એમાંથી ગુણકરણ કરવો જોઈએ વાત કરી ઉતારવા પડે છે અને નવા ચડાવવાની કોઈ હિંમત નો કરી દીધે આ બધું અઘરું છે એટલે આમ દીવ પ્રાણી માત્ર કાળના કૂટાય છે પીટાઈ છે એમાં કોળી હવળો પાછો પડી ગયો ઓલા ચોડાક ઉથરે અને ચડવા દે મનુષ્ય નામ સહસુ કચ્છિત યતુ કે સિદ્ધ થઈ જાદા લખ્યા છે હજારો હજારમાં નજારોમાં એવા હજારો ભેળા કરો અને આપડે તો ચડી ગયા વારો ભાઈ અને આમ નથી કરતા છે ભણું અને એ પાછા એવા તૈયાર થઈ બેઠા છે ઉપલ્યા આવડો આ જરાણ કરી તૈયાર થાય તો એ દયા કરો એવા તમારા પ્રયત્ન દયા કરી દે છે અને હિસાબ માનનારા હિસાબ માંડ્યા કરશે બોલું બીજું કામ કરી દે જૂની વાત સાધુ આંબળી છે એક જણા દીકરો નહીં પછી કોઈ કયું તારે આટલું તપ કરણું કરો પાસે શું ભાઈ તો કે ભગવાન ની ઉપર તપ કરું છું ભગત નું પૂછું તો ખરો ત્યાં ભગવાન કહે એને હાથ જન્મ માં તો દીકરો નથી હો એને કહ્યું ભગવાન ને હવે આ સંદેશો કેમ બિચારો કેટલું ભયંકર તપ કરે છે અને હું કેશ કે તારે પડી જશે એટલે મારો ભાઈ વહેલા તરફ સંત આનું તપ જોઈને રાજી એ શું છે મારા આ દુઃખ દીકરો ભગવાન ભગવાન નાર બે ચાર વર્ષે આ તરફ નીકળ્યા કોઈ નો વિચાર કર્યો તપ કરતો તો ઈ ક્યાં હશે ક્યાં ઈ ખરા ત્યાં તો ત્યાં કોઈ નમ્રોક ને પૂછ્યું તો ભાઈ દીકરા તપ કરતો તો એનો દીકરો થઈ ગયો દીકરો થઈ ગયો તો કા આવે નારદજી નારાયણ ના મૂળ હા તો મારે દીકરો દેખો નારદજી માં ભગવાન ને મને છે તે ઉમે પ્રાર્થના કરી મને આમ કર્યું અને અહીંયા દીકરો થી તો લ્યો હે પછી નારદજી ખીજાયા છે જાઉં ભગવાન પાસે અરે મારા મને ભૂલો પડ્યો બીજું તો કઈ મેં તમારો જો અપરાધ કર્યો તો ક્ષમ તો તમે કહ્યું ને હાથ જન્મ સુધી દીકરો નથી અને હા તો દીકરો થઈ બેઠો હાથી વાતો ના રે જન્મ સુધી નતો પણ મારા એવા એક સંત પવિત્ર એને મળી ગયા ઈ રાજી થાય એને કઈ કરી નાખ એમાં સંત રાજી થઈ ગયા અને એને વરદાન દીધું ત્યારે મારે સંત નું કયું કરવું પડે ન તો પણ મારે આપવું શાસ્ત્રો આવા દ્રષ્ટાંત આપીને એમ કઈ કહે છે જો આપડે આ વાતો આવે ને એને આંબળો એટલે ધારે રીત જાઓ ઓહો આ કલ્યાણ કેદી થાય આ કલ્યાણ કેદી થાય અઘરું તો એવું જ છે એમાં જરાયું નથી પણ તમે એવી ક્રિયા કરો એમાં ભગવાન ના ભક્ત ક્યાંક રાજી થઈ જાય તો તમારું કામ થઈ જાય પણ તમે માન્ય નહી હોય ઈશ્વરે બતાવ્યા એવા હો એમાં રાજી થઈ જાય છે કઈ જવાબ દો ક્યારેક પેલા મુખા ની જેમ કે લોકો એ પણ થઈ જતો હોય તો વધારે સેવા ભાવ પણ થાય મહાપુરુષ કામ માં શું કહું એ તો તમે એનું ઉપરાણું લ્યો કામ જ આ તરત નિર્ણય ન થાય હું તમને પૂછું અને તમે ન કહો તો એ તમારો વાંચે નથી હોય એને નીકળે મગજ હોય એને નીકળે મગજા ને પાલતો હોય એને વાત છે એ કઈ બોલી ને તો જાણે એવું નથી અમે અનાદી કાળથી જેવું પ્રાણી માત્ર માયાના ઉદર માજરેમાં ઘરે એમાંથી બહાર નીકળ્યા છે જંગલમાં જન્મેલું બચ્ચું એ માણસ હોય એને મોટા શહેર ને હારી હારી વાત કરી છું સમજુ આપણે અત્યારે બે પૈસા મળ્યા એટલે ઉજળા લગડા પહેર્યા મકાન હારું રાખ્યું પણ ઉલાના ઘરની દ્રષ્ટિએ જો જંગલમાં જન્મ સિવાય છે શું જંગલમાં જન્મ સિવાય છે શું એ જે નિર્ગુણ ભાવ એમાં તો આપણે જન્મ નથી નિર્ગુણ ભાવ અને ઉલા ભાવ છોડો ખૂબ જ મલબા દઈવી ભાવના જે દી જાગે તે દી જરાક આંખ ઉગડે આ નિત્ય પ્રત્યે સમાગમ કરવો એનો અર્થ શું છે ખૂબ દી જરાક પ્રકાશ આવી જાય આવી જાય અને એના સંજોગે એવા કોઈ પુરુષ જો મળી ગયો અને ઈ રાજી થઈ જાય તો ગમે એવો નબળો હોય એ પણ સબળો થઈ જાય બુદ્ધિમાં ફેરફાર થઈ જાય ખાવ તો જાય ને આવો કઈક હોવો જ હું કહું છું કે કોઈ સંજોગે એવા પેલા થયા અને એને કોઈ સંજોગે રાજી કરી શક્યો તો એનું કામ ત્યાં થઈ જાય છે આ બધા વિકટ રસ્તામાં પ્રસંગો બની જાય તો શાસ્ત્રે કહેલો ક્રમે ઉડી જાય છે પણ મહાપુરુષ મને માય ન હોવા જોઈએ મહાપુરુષ મને માય નહીં વ્યાધ્યા ચરિતમ ધ્રુવ્ય કે ભાઈઓ વિદ્યા ગજેન્દ્ર કા સુદામ નો ધનમ હવે વિચાર કરો કે આવા જે ભક્તો વ્યાધ નું કલ્યાણ કર્યું પારાથી નબળું બધી એ અડીને કેટલી ફેર નાવું પડતું હોય ત્યાં ઈ રોટલા ખાય થી નાઈ રોટલા ખાતો હશે એમને વ્યાધસ્યા ચરિતમ પણ એક દિવસ એને ભગવાનમાં એવું હેત થઈ ગયું આ નબળું આચરણ એને રોકી ન શીખ્યું માર્ગમાં ન રોકી શીખ્યું યાદસ્ય આ ચરિતમ ધ્રુવસ્ય કે ભય ગણાય તો નાનો છોકરો અત્યારે લગી અત્યારે હું આ મીડો પસંદ કરવા આનંદ કરીને ખા ને જગત માં ધ્રુવ જે મોટા થઈ ને ગયા તા એમ ને પાંચ વર્ષ અને તે નિમિત્ત શું પાછા ઓઈ લાય બોલાયું ઓય લાય બોલાયું વાત તો આટલી થઈ એ મજા કિના ને હતું ધ્રુવથી ને પણ સંસ્કાર કોક એટલે ભગવાન એને ઉદય થઈ ગયા એમાંથી મારે હવે ભગવાન એની ગમ થઈ ગયું વિદ્યા ગજેન્દ્ર આથી બિચારો શું ભણવા ગયો હતો હે એના ગમ ક્યાં એના હાથો અવતાર લેવો પીડ્યો ગરુડ તજીને બાળા પધાર્યા ગજ સારું મહારાજ આ જગત માપ કાઢા કરે એક ડિગ્રી ને પાંચ ડિગ્રી ને પચીસ ડિગ્રી ઓ ઈ કરે પણ ઈશ્વર મંચ એવો જ આવી જાય છે ને કે ડિગ્રી ખૂબ જુપમ એનું નામ ઈ રૂપાળું ક્યાં હતું રૂપી નતું કઈ નતું નવા ધોવાની સમજ થી નતી હોય પણ આજે આપડે એનું નામ લઈ ને સુદામાં કઈ નહોતું એટલે આ ભગવાન નો માર્ગ છે પણ ભગવાન ના માર્ગ મેળવવાનો ક્રમ છે એ ક્રમમાં આપણે ચાલી શકતા નથી પણ અકસ્માત ભોગ આપણને ભગવાન કરી દે છે તો અહીં આપણું કામ થઈ જાય છે મુક્તિ જો લેવા જાવ તો કોઈ દેનો લેવાનો એ તો દેખાય પણ એ બધી વાતો ન થાય એટલે આ સાધુઓ કે ભગવાન ના ભક્તો ઈ રાત્રિ થી ભગવાનનો મહિમા એટલા માટે જ ગાય સાધનનો મહિના ગાયો નથી અને ઈ આપણે ભગવાનને બરાબર અંબાએ છીએ પણ એ જડતાથી અંબારીએ થોડું જ્ઞાન માગ્યું છે એમ આપડે ગોપીઓ નો વાદ લઈને જાણીએ બસ આપડે ભજન કરીશું કે હજી મૂર્ખા છે નહિ જાગૃતિ તો આવું બી જાગૃતિ વિના છે એ અહીશું પણ એના ઘરે તો એક જ નયમ એમાં ચોટ શું આત્મનિષ્ઠા અને થોડા ઓછા હોય તો વાંધો નહીં પણ ભક્તિ કરવી આ બે સાથ ને સહિત એના વખાણ કર્યા અને ગોટીઓના જેવી જે ઊંચી ભક્તિ જો થઈ હોય તો એમાં તો આત્મનિષ્ઠા આવી જાય વૈરાજ આવી જાય ભગારી જાય છોકરાને રમાડતા હોય ગોત્યો હોય પણ ખબર પડે કૃષ્ણ આવ્યો તો તરછોડીને ભાગીને બહાર હોય છોકરાને તરછોડતું હશે ભાઈ ચૂલા ઉપર દૂધ મૂક્યું હોય ને ઉભરાતું હોય તો ઉભરાવા દઈએ પણ એનો હરખો રાખે નામ આવે તા એમ ભગવાન ને ભગવાનના ભક્ત એની સાથે ઉછાળામાં આવડવા જોડાયું હોય ત્યારની વાત એવું ન થાય એલો આપણાથી જ્યાં થાય એટલે હાલે રસ્તે જ ન હાલે ખોટો છે રસ્તે હાલ એ જાતે જરૂર આવશે હામો આંગળી જાલવા હાલવામાં તારે હાલવાની વાત છે શ્રદ્ધાની વાત છે શ્રદ્ધા રાખશે તો ભગવાન મળશે હું કેવું ભેદ નો થયો અને ઈ આમાં કોઈ વિચાર કરતું નથી કોઈ વિચાર કરતો નથી કારણ કે અનાદિકાળના અજ્ઞાન ના થર એવા ચોંચ્યા છે એટલે આંખ ઉઘડવા દેતા નથી વિચાર કરતા હશે ને બધા સ્વામી બોલો સમજો સામે ક્યાં ક્યાં ભાગમાં પડવો ધુમકો મારો એમાં ગયા ભાઈ કોણ સમા પડવો કોઈનભાઈ તમારે સમા પડવો અમને તો જો આ ઊંઘોક આવે ને અમને આનંદ આવે એટલે કરી શકતા ન હોય ભેદ નો એટલે આ સ્થિતિ માં તમે પહોંચી ગયા નથી પહોંચ્યા ને ના આનંદ આવે એમ ક્યાં જે રસ્તે ચાલે છે એ પાછા એને ફેર ચડે છે કારણ કે એનો ગર્વ આવે છે હું એટલી મારા ફેરવું છું હું એટલું ભજન કરું હું એટલું તપ કરું હું એટલા યોગ સાધું છું માયા સ્વામી ભૂલાવે માયા જ ભૂલાવે માયાસે તરી નહી જાવે ખાડામાં ભગ પડ્યો એ જ્ઞાની જાગતો હોય અજ્ઞાની જાગતો ન હોય આ બધું જોવા જેવું છે આવે જ્ઞાની અજ્ઞાની બે સંસારમાં છે ત્યારે સંસારમાં ખાડા ટેકરા પડ્યા જ બોલો જીનાની સમજે જાય ખાડામાં પગ પડ્યો બહુ વાત થઈ ગઈ છો આજ બોલો તમારે જમા પગ બેઠો આમાં એવું ને મધિયા હોય તો એ તોછડા વચે ને બોલે એટલે તમારી ગમે તેમ કરી પણ છોકરી રીતે ગયા નો કેવાય પ્રયા સ્થિતિ નથી થઈ નિષ્કામ પણ એવી એવો ભાવ તો થઈ જાવ આ બધું કરી નાની મારો આત્મા જોશીભાઈ શ્યા માટે આત્મા ઈનાની નઈ અથડામણ તો આવતી હોય પણ એ ઘોર ઊંઘમાં નો હોય એ જાગતો હોય એ જાગ્યો એટલે ભગવાને એના આત્મા કર્યો એ જાગતો છે માટે અથડામણ કઈ આવે આ લોક માં બધી આવો તમે ગ્રસ્ત છો તમારી રીતે દીકરા દીકરી વરાવવા ભણાવવા કામ કરવું પડે કે ન કરવું પડે કોઈ કરનારો ન હોય તો કરું સગા સંધિ માં દીકરીઓનું કામ કરવું પડે કે ન કરવું પડે માલિકા ઘણું જાણો કે હવે આપણા નથી ને આપડે એમાંથી કોઈ સ્વાર્થ નથી પણ તમારે લોક વ્યવહાર હાચવો પડે જ્ઞાનીપણા નો ડોળ કરી જગત માં તમારી નિંદા થાય પરાણે કરવું જ પડે એ ઉભા છે એમને હવે એમાં તમે બહુ જાગતા રહો તો લેપાક નહીં એટલે નગર તો વિવા માં તો ગાંડા થઈને ફરતા હોય આ જગત માં જ્યાં સુધી જીવી માણસ ભાવ હશે એ બધા જગત ભાવો એ જ્ઞાની અજ્ઞાની બધા જ્ઞાની સદાને માટે જાગ્રત હોય બરાબર અજ્ઞાની ઝોલા થાય ઝોલા માં એ દબાઈ જાય કચરાઈ જાય એને અંગે આ કવિતાઓ જે બનાવે છે કવિઓ અથવા આ બધા જગતમાં કુસ્તીઓ કુસ્તીની રફાર આવે છે ને બધી અને આગળ જે તે છોડતા કાંડા એની વચ્ચે માણસ ઉભો રહેતો અને કોઈ હાથીના પેચમાં ન આવે અને એને આગળથી પછાવેલો તેલ ચોપડીને એવો ચીકણો થઈનું હોય કદાચ હાથે હોય તો છોડું પકડી ના મામ કરે નઈ ત્યાં હોય હવે એ તો હિંમત ની વાત છે ને જાણતો હોય તો એમ આ જગત માં ભગવાન જેને મેળવવા છે એની આ કસરત શીખવી જ આઠ હું આવવાની આવવાની ના હોવાની જો રસ્તે આયેલા જાવ તો આંખ ખુલ્લી હોય તો સારું નબળું જોવાનું તો મળશે તરત તમે જોવા જેવું તમે કુશ્તી માં જીતી જાય ખાવા પીવામાં બેસવામાં ઉઠવામાં બોલવામાં ચાલવામાં આવ્યું ને પંચવીસે હજાર ભગવાન ને અમુક થઈ જાય એમાં એમાં લગ્ન થાય ખરો પણ એમાં તમે બધા ઉઠાયતા હોય ફોકસ મારા જેવો ફોકસ દેખે મી ના મૈયા વાતો કરવા તેને વેદ છે આપડે હા કેવા દોજ હું થાય કેવાનું છે આમ તો આમ વાત કરી કે ના એમ કરી પણ બંધાતા બંધાતા બોલવાની ભરે નહી પાછું જે નંદ પદવી ના સંતો હતા એને કવાયતો બઉ શીખવાડી ગ્રસ્તમાં પણ એવા હતા ત્યાગીમાં તો ઠીક પણ ગ્રસ્ત હતા ઈ એક પેઢી વહી ગઈ પછી કવાયત જ વહી ગઈ આજે એકાંત ભગત ને હારા ભગત ને બરાબર કહેવાય પણ કવાયત કોઈ નીકળેલો નહીં એ કઈ એટલે કે વિષયો પહેરા હોય અને બીજ તો પૈડા હોય છે માલિક ને બા ને પાછો લેવા જાય બરાબર છે જેમ ઉગે બાવળિયા ના બીજ નહી ઉગતા વરસાદ પડે સારું હાલ ઉગે ભાઈ ઉગે હા એને નિંદો કારણ કે આ લડત લીધે રાખવી મન ને ઓળખું કે હું નબળામાં છું માં છુ અને પછી એની આજે લડતી લેવી ક્યારે જાય નકર નો જાય મારે તો ખબર પડે મનમાં પણ હવે તમારા જેવા કોઈ પાછી વૃત્તિ વાળો એને ખબર પડે આ સદભ માં કે ના પડે એ તો આ સંસાર માં ખાધું પીધું નો શોખ કર્યા વેટ ઉતારવી ઉતરવા આવ્યા જો આમ બેઠા છે એટલે નહી બોલું મને ખબર નતી બે દિ ખબર પડી હા આડત્રી વર્ષે ગર્ભ મંગે કેટલે વર્ષે કોઈ રે તરત બીજું કરે સુખી ફરે હોય જો કર્યું હોત તો માળા ન ફેરવાય જો કર્યું હોત તો માળા ન ફેરવાના અને આના છોકરા એના દોષમાં ન એક લાભ થાય આકાશ ન જો હોય ને નોલ જાય અમારી આવે બઉ આવી વાત આવે નાના મારું કઈ નતું જીવ આવે તો ભાજન પણ હવે હગા મળ્યા આ વાસના ની સગડી સગડી વળતી પછી એ ભોળા છે કે તો આ સાધુ બેટા છે એને ઠમકારી દે બે શબ્દે પણ ઈર્ષા થી નથી કેતા સાધુ ના હું અળીમલો અમને એટલો લાભ મળે આ મારા દેવાના જામ તો રાખે છે ને જો નહીં તો તમે કોઈ અહીંયા ન ગયો તો હું લાંબો થાય એ વાતે નવરાત્રી ભલે નો સમજતા હોય હમજતા હોય પણ એ કઈ દે હાલો હું આવું માવ તો મારી આડ ઉડાડું અમે તો ઉમે આપણે વધારે અમે બી ઉલતા આપને થાક લાગી હોય તો લાગે છે પણ ભગવાન ની વાત ક્યાંથી એ માલિપાથી હું મારી પાટીને દેખતો આમાં ઘરડા કેટલા છે કેટલું કેમ છે સમજ્યા એની વચ્ચે આ ચાલવાનું હોય હવે આ જો આ સાધુઓ છે તમે બેઠા હોનું કહું છો નું કોઈ નબળો હેતુ નથી કદાચ કોક જો સમજાય જાય તો એનું ભલું છે રીતના કલ્યાણ આજે જો ખાલી પ્રશ્ન ફેર્યા તૈયાર થઇ નો એટલે આપડે જાણીએ રીઠા રીઠો હોય ને એને પાણી અડે તો જુનાગઢ હુનાગઢ મંદિર માં નાના નાના છોકરા ને આવેલો જમાનો એટલે રાત્રિ બઉ સભા થતી ચુક સભામંત્રી ઠાકોરજી આવ્યો મુંબઈમાં અને દિવસ આજમું એટલે કોઈ બજરા દરવાજાની અંદર ન હોય બહાર નીકળી જવું પડે થઈ ગયું